તમને આ ગરમી માં વાત યાદ રહે છે ગરવા જેવું જે મોક્ષી ગયેલા ને શું રહ્યું ગયું શું તો ગરમી સાઈડ મરી ગયા સાઈડ તો શેર માં પછી બીજા બે મરી ગયા એક તો છે આ એક બરી જાય ને હા પલ નું બે કેતરો છે ને કે એમને દસ હજાર કિંમત આવું ભીખા ડાક્ટર આપડે શું કહ્યું ઘડીયા રસ્તામાં બાર ત્યાં મળ્યા ઘડિયાળ ને રૂપિયા લઈ જાર્યા નથી ગયા આવું જોવાનું શું જોવા હવળું જોવાનું હવળું કેવાય અને જગત હવળું ચાલા ફૂટ્યા તો બધું ફૂટી ગયું ચાલા ફૂટી ગયા બધું ફૂટી ગયું બીજા કોઈ આની ગયું વ્યવસ્થિત શું કયું તે વ્યવસ્થિત આપી દઉં વ્યવસ્થિત આપ્યું તો વ્યવસ્થિત ગયું તો મુશ્કેલી ને તો દાદા એ કહ્યું આવે નહી દાદા ના ભક્તો રૂપ મુ આવતી જ નથી પણ આવે કોઈ બઉ મોટો મહાન પાપો કરેલો હોય તો આવે કોઈ એ પણ આવી હોય તો શીખવાનું નઈ તો મને એને કઈ દેલું બધું ઉપાય બરોબર ને 31 184 વડોદરા સાલ એમાં બધું વાસ્તા બધું આ દે બધી ખરી રીતે સ્પષ્ટ મૂઢથી બોલતા હતા અને આર્થ બરોબર હા મેકેનિકલી કહી બોલીયા મેકેનિકલી બોલે યંત્રવતન બોલે દેતા હતા એટલે આપણે કે અમે બેહતર કેમ કહી બોલતા હતા મને ગરી અંતાળને એટલે હરિય દુશ્મન હા સંસારમાં મોક્ષે જતા દુશ્મનો એને જયારે નાશ કર્યા છે એવા અરિયંત ભગવાન નમસ્કાર કર્યો છે આ શ્રીપુ નો જે નાશ કરનાર ભગવાન જે છે એટલે આપણે કોઈ પણ ભગવાન કલ્પના કરી શકીએ રામ કૃષ્ણ મહાવીર કે પછી આ અમુક પર્ટિક્યુલર દેવ છે આજે હરિયંત ભગવાન ની જે વ્યાખ્યા છે એ કોઈ પણ રામ કૃષ્ણ કે મહાવીર કે ગમે તે કોઈ બી કલ્પના કરી શકીએ કે સ્પેશિયલ અરિયંતર પૂર્ણ રામને કેવાય રામ સાહેબ હરિહન ના કેવાય ત્રણસો શહીદ ના કરાય પણ હરિયંત ના કહેવાય કેવાય કેવિ લોકો નું કલ્યાણ કરવા માટે હોય ગયા પછી હોય ત્યારે જીવતા હોવા છે અને ત્રણ ચાર ડિગ્રી હોય છે રામ કેવી થઈ ગયા લોક્ય ગયા હું રામ ભગવાન કૃષ્ણ ભગવાન કેવી થયા ને તે હજુ આવે છે એટલે કૃષ્ણ ભગવાન અરિયંત કૃષ્ણ ભગવાન એકલા નઈ એની દેવકી જે અરિયંત છે અને એનો બર્ડે બર્થે અરિયન થવાની તૈયારી બધી થઈ અને જોથો રાવણ રાવણ પણ હરિશંખ પણ એટલે હરિહંસ એટલે જો દેજારી પોતે છે ક્ષા નહીં કરીએ આપડે કલ્યાણ થી જાય બરાબર એને અહી અંત કેવાય અચ્છા એટલે આને માટે આપડે સાકાર સ્વરૂપે કોઈ ધારી શકીએ ખરા કે સાકાર સ્વરૂપે તો ભગવંતો માટે સાકાર રૂપે અરિયંત ભગવંતો માટે સાકાર રૂપે ધરી શકીએ કોઈને ધારી શકીએ ધારણ કરી આપડે અરિયંત માનીયે નાની એ તો પૂર્ણ હોય અમારા માટે અર્ય પોતે કહે ના અર્યુ માનતો નઈ એ સંપૂર્ણ ના છે ની સ્વામી નો ફોટો છે એ લગભગ દોઢેક લાખ રોકાની ઉમર ના છે હજુ સવા લાખી રેવાના છે એમને નમસ્કાર કરજો બીજો નમો સિદ્ધાંત જે દેહ થોડી અને ત્યાં સિદ્ધ સ્થિતિ માંગવાનસ્કાર નહી પરિવાર કેવાય અને કાયમ ની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ પરમાનન્ટ એટલે સિદ્ધાર ઉપકારી એ વધારે ઉપકારી કારણ કે હવે છેલ્લું કરીએ અમારું કલ્યાણ કરશે એટલે એમને પેલા નંબર મૂક્યા બીજા નંબર સીધું નમ વધારે आत्मजा प्राप्त करते लसन भूल थे <laughs> જે અપવાદ છે આપડે આગળ કમ્પ્લેટ થઈ જશે આચાર્ય ભગવાન નમસ્કાર કરું છું હવે સીધો થયા હરિહંસ ને આચાર્ય ને તો લગભગ પંદર જે હોય શું કહ્યું હોય હા પણ આત્મા થોડો પ્રાપ્ત થયેલો હોય આત્મા તો દ્રષ્ટિ થઈ ગયેલી હોય શું થયું હોય એટલે એમની દ્રષ્ટિ આ બાજુ હોય એ બાજુ લોકો વારે પોતે આચાર પાડે અને બીજા પાસે પાવળાવે આચાર્ય એ આચાર્ય ભગવાન નામ કર્યો આપડે અહીં છે એ એ લોકો દ્રષ્ટિ નહી આપડે હિન્દુસ્તાનમાં ગણાય ના રિહાણ ગાળામાં અમારી ડિગ્રી જોઈતી એને છે ને ભાઈ પછી નમા ઊભા ચોથું પદ હા તો આયે આયે કિગ્રી ઓછું તે પોતે ભણે રાત્રો વાતે કરે ભણે અને બીજાને શીખવાડે એ ઉપાધ્યાય અને પાંચમું નમોલ હોય જેને કઈ પણ આત્મદ્રષ્ટિ કરી છે એવા આત્મદશા સાથે એને સાધુ કેવાય શું કેવાય સાહુણ સાહુણ એટલે સાધુ સાહુણ સાધુ સાધુ કોને એટલે આ બધા દુનિયામાં જો આખા બ્રહ્માંડમાં જે સર્વ છે બધા નમસ્કાર આખા બ્રહ્માંડ નમસ્કાર અમુક ઊંચું પદ છે ત્યાં છે તલાકા ભરૂચ કહેવાય છે બે અવતાર પછી અરિહ થવાના પુરુષ કેવાય નમ જે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય એ વાત એટલે આગળ બીજું કે એ સો પંચ નમુકારે નમસ્કાર પણ તો પંચ નમસ્કાર આ પાંચ નમસ્કાર છે નાટન મંગલાન છે પ્રથમ આ દુનિયા નું પ્રથમ મંગલ હોય તો આ એકલું જ છે બધા મંગલો સર્વશ્રેષ્ઠ મંગલ છે ચાર પાંચ વર્ષ પહેલા શ્રીમદ્ રાજચંદ્ર મને ચાર પાંચ વર્ષ આઠ વર્ષ પહેલા શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજ્ર પુસ્તકો વાંચવાનો મોકો મળ્યો હતો પણ મેં કીધું કે આ બધી ભાષાઓ બહુ અઘવી એટલે મેં વાંચ્યા જ નથી પાંચ વર્ષ પેલા એમને શ્રીમદ ના પુસ્તકો વાંચવાનો મોકો મળેલો પણ ભાષા બૌ અઘરી પારિભાષિક શબ્દ એટલે જૈન જનના મુખ્ય શબ્દ એટલે બઉ ખ્યાલ છે અમને થયું કે હવે બે દિવસ પેલા બધા ભાઈઓ બોલતા મોટે લાગ્યું આ તો મોટે છે આમ ખાલી મૌન બોલવા જેવા નથી મિકેનિકલ ને બોલવા જવા માટે આપી છે ને ખોરજે ક્યાં છે સત્પુરુષ ને ખોળજે એને મોક્ષ પ્રમાણે તમારી પાસેથી લે છે એટલે એનો અર્થ છે એ લોકો સમજા નહી ને કે સત્પુરુષ પાકવાનો છે અથવા જે કોઈ દાબી દન મે આવે તમારે હવે કઈ ખોળવા જોઈએ આના મત બોલે આના મત બોલે કોઈને પણ બોલ અનેક પ્રકારના હોય કોઈ પણ નઈ બોલે હોય કે કે હવે સપુ છે કઈ ખોળવા જોઈએ આપી દો ને એવું નઈ બોલે હોય આ ખોળવા નહી તો હારે કો બસ બાયો ડાળ આ પ્રમાણે થાય એથી વધારે જ્ઞાની કરી શકે ને દ્રષ્ટિ કેવી રીતે આપણે જે પોતાની દ્રષ્ટિ જોયેલી હોય એ દ્રષ્ટિ એમની દાદા કીધું ને બે ચાર માણસો ફેરવી આપે ક્રમિક માર્ગ માં આપણે જે વાત કરીને એ ક્રમિક માર્ગ ના જ્ઞાની પુરુષ હોય બેટાજે ધીમે ધીમે ફરતી જાય ફરતી જાય ધીમે ધીમે એ શું કહેવા માંગે પોઈન્ટ ઓફ વ્યુ પકડાતું જાય પણ નિરંતર સાથે રહેવું પડે પોઈન્ટ ઓફ વ્યુ પકડવા માં શું કે એની કૃપા દ્રષ્ટિ તો ફરીને એની તમારી સાથે રહીએ સતત રીતે કઈ બોલીએ કશું નઈ પણ તમને કોગાળો થાય ને તો આને શું જોવે છે તમારી સાથે રહીએ કૃપા સાથે રહેવાથી વિનય ધર્મ થી વિનય ધર્મ થી ભાઈ કશું બોલે નહી કશું બોલે એક રાજા રાજી થયો હોય તો ઘર બાર બધું મળી જાય આમાં શું થાય છે કે અહમ ના ચૂરે ચૂરા થઈ જાય જાય એટલે અહિયાં ગાડી તો દાદા આપણી પાસેથી તો આપ ભેદ વિજ્ઞાન થાય જ્ઞાની છે જે આવું અનાયાસે અને સહજ ભાવે એક અનાયાસે અને એક સહજ ભાવે એ બે વાત આવી ગઈ છે અનાયાત એ સહજ ભાવે અનાયાત એ સહજ ભાવે એટલે એક જ વાત વાત દાદા આપે જે વાત કરી જઈએ તમે અમને બતાવો એવો ક્રમિક ના પાસે કોઈ પૂછી શકે એવી રીતે ક્રમિક ના પાસે એની પાસે રહેનાર એવું પૂછી શકે તમે એમને બતાવો કેમ નથી બતાવતા એમ જે આક્રમિક જ્ઞાની જે છે તેની પાસેથી જે અમે પૂછી શકીએ અમે કઈ ખોરવા છીએ બરોડા બેંક ખોડવા ક્યાં જઈએ અમે ખોડવા ક્યાં જઈએ અમને આપી દો ને લઈ લો તું કઉ બાબુ હું આપું છું ને એટલે લઈ લેવા મારા પહેર પણ ભાવતું ઉપદેશ પાર વગેરે મને દાખલ કરો સંસારથી કંટાળો હોય ને બધા સંસાર કેવી ને ગમે એક વિચારો જથ્થાબંધ બોથાબંધે મોટા ગુજરાતી હતા ગુજરાતી સંસ્કૃત નું એમને આવડતું નથી સાહેબ મને સસ્તું આવડતું નથી અને શીખવા દેવ સાહેબ આવડ્યા દરેક બધી શીખી રહ્યો તો આવે એટલી બધી મનીષ થાય બધી કામ અને અધિક માદમ ઓકે હેલો રે બહુત મમ્મી હા હું કોની જારે પોણી મળે ત્યારે રે રે રે રે રે માંગે તો ન પર હા થોડી રેલી વાહ મતલબ આ તો કાના જીવ જ લે રેલી માંગે છે અનુભવ માં જો અનુભવ બાકી હોય અડધટ્ટો હોય તો ઠીક છે આ તો નઈ એક્ બધો ઘણો ભેરભા થઈ ગયો છે જે છે લાખો માણસ કામ થાય છે કેવળ જ્ઞાન મને સમજાવો એ કેવળ જ્ઞાન સમજાવો કેવળ હા હા બરોબર ટૂંકમાં જૈન ભાષામાં એ બધું દેખાય એ બધું દેખાય બે નું નામ જ ને સમજ ન મોટો હાવ તને કઈ શકો પછી મારે ગુરુ થઈ જાય છે ટૂંકા ત્રિયાર થાય બધી વાતો કરી તમારું કેવલ થયું નથી એસોલ્યુટ થયું નથી કારણ તમારું બેળેલું છે હા મેં બે ચાર જગા એ કર્યું બે ચાર જગા એ પૂછ્યો કારણ કેવળ શબ્દ મેં પોલો પણ મને સમજણ નતી પડતી એટલે હું પૂછું ભાઈ આ શું છે તમે પછી એ સ્વીકારી સમજ પડી ગઈ ના હા તો જે દેખીને કહી શકતા ભાઈ દેખીને હા ને રોજ વાત કરું રોજ રોજ સાહેબ ની વાત કરું છું ને એ વાત યથાત તમે પકડી લો અને પછી પકડ્યા પછી મારી પાસે સાંભળો તો છે એ સુ જ્ઞાન મંથન થઈ ભલો નીકળી ને પેલા રાહુને તારણ કાઢ્યું અને તેનો પૂછે તારણ કે જવાબ આપો એ તમારું મતી તારણ કાઢીને જવાબ આપે તો અહી નું માભેલું બાર નું માભેલું મતી નાન ના હોય તે પછી મતિ જ્ઞાન જ્ઞાન સાંભળેલું શ્રુત જ્ઞાન સાંભળેલું હોવું જોઈએ એટલે માટે એને માટે સંસ્કૃત દાદા વેદાંતમાં ત્રણ શબ્દો વાપરે છે એ કે છે વેદાંત ની અંદર આને માટે શ્રવણ મનન અને નિધિ ધ્યાસન એ ત્રણ વાપરેલા છે હવે મંથન થશે સાર જે ગ્રહણ રહ્યો એ તમારી પાસે કાયમ રહેશે એ નિ એને સાક્ષાત્કાર કહેવામાં આવશે વસ્તુ નો સાક્ષાત્કાર વસ્તુ નો આત્મા નો સાક્ષાત્કાર એનો હેતુ આત્મા નો સાક્ષાત્કાર કરવાનો છે આગળ સાક્ષાત્કાર તો થાય આવે તે રાખતાવણ માં તો લોકો ગમે તેના ગમે તેના સાત્રો ગમેલા ખેડૂતો એ પુસ્તક સવાલ ગયા સવાલ જ નાખેભાઈ અમારે પુસ્તક આપણે આ પુસ્તક કેવું ધર્મે માટે પુસ્તકો નથી એમ લાખ હજાર સુધી કરો પુસ્તક વિચાર્યું ક્યાં કરે શ્રવણ મનન નિધિ ધ્યાસન અને સાક્ષાત્કાર એ ચોથું ઉમેરાણ આજે એટલે આના ઉપરથી કે આ પાછળ જે શ્રવણ મનન અને નિધિ ધ્યાસન પછી આ સાક્ષાત્કાર એ ચોથું આજે ઉમેરાયું કે હા સાકા બધા નું ફળ આવેદમ જ ના આવે શ્રવણ કરીને થાય અને વાંચન કરીને થાય વાંચન કરીને સમજે શ્રવણ કરીને આ લોકો સારું કે છે વાંધન ના કર્યું ભાઈ હા શ્રવણ જ બઉ પોતે વાંચે નાખે પો એની કલમ જ પોતા એટલે શ્રવણ હા મરે સ્વાભું શ્રવણ કે હવે જ્ઞાનીઓ કવિ મારના જ્ઞાનીઓને મળે આગ્રહ વધારે રહેશે પુસ્તકો માં પંડિતાઈ નો આગ્રહ વધારે રહેશે પંડિત પંડિત ભૂત કહે છે શું કહે પુસ્તક બધા આપે ગોકી નાખી હિસાબ કરા એમાં શું થાય કન્ફ્યુઝન ના આવે આવે છે લગેલી નથી બધી બુદ્ધિ ની જ વાગે છે મારી પાસે બધા પુસ્તક લાવી પુસ્તક વાંચ્યા છે કે બુદ્ધિ વગર કોઈ પણ પુસ્તક લખી શકાય હા બુદ્ધિ મારે બુદ્ધિ વગર લખેલા છે કામ ની જ નહીં લેખક નીકળે ને એ વાત એ તો આપડે એમાં જાય આજે વાંચા હોય છે ને નવલકથાઓ કે છે ના શબ્દ છે કે આ પુસ્તકો બહુ વાંચવા વાંચવાથી આ જે પુસ્તકો ની વાત છે આ પુસ્તકો વાંચવાથી મનોરંજન પણ થતું નથી કે છે મન શાંત થતું નથી પુસ્તકો વાંચવાથી મન જરૂર થતું જાય બહુ વાંચવા થી મનન શક્તિ ઘટે છે થાય છે મનન શક્તિ ઘટે મન જતું જાય બઉ મનન કરવાથી નિરી શક્તિ ઘટે છે બઉ ઈચ્છા આપડે કેવું છે સંભાવ નીકળતો તમારા જે પુસ્તકો છે ને લખેલા નથી વાણી છે દાદા ના પુસ્તકો છે તે તો નીકળી યુગ ની વાણી છે માલકી યુગ ની વાણી માલકી યુગ ની વાણી એને વિતરાગ વાણી કેવાય વિતરાગ વાણી એટલે બીજા કોઈ કરી નથમલજી કહ્યું અને તે વિતરાત છે ઘણા લોકો ને સમજાઈ ગયું છે ઘણા બધા બધા સેઠિયા સમજી જ પડે છે ને કે હા વાત કેવી જે વાંચનાર છે બીજા લોકો તો લખે નામ કાઢવા માટે મોટા મોટા આચાર્ય લખે એ પાસે પોતાનું નામ લખે પછી એમના પાસે ગુરુ નામ <laughs> આ વ્યવહાર ક્યાં છે મારે ઉઘાડું પાડવું છે આ બધું ઉઘાડું પાડું કે ત્યાં પાસે પડે આ લોકો જીવા જવાનું વિચારવાનું ઘણા દાદાગુરુ એ શું કરવા આય અતિ જે ખોટું થાય કેવાય જાયો જ અંદર સંતોષ થાય દુઃખ મટે ધર્મ થઈને પરિણામ પામ્યો તો પછી દોડ દોડ રોજ ચાલે હાર અરે રીલો મારા શાંતિ ચર્ચે